સામૂહિક જે પચાસ સાઠ કે પ્લાન હોય સામારે અમને પોતાને કોઈ વાર પસંદ થઈ જાય છે ના એમને કલાક જેમ છે એટલે નવરૂ મન રે નઈ ને મન ને ઉપયોગ માં રાખવું શું કયું કઈ કામ રાખે કામ ના રાખે તો ભાંગોડ કે એવું બધા અર્પણ વિધિ કર્યા કરે છે ત્રીજો પ્રશ્ન છે રોજ જ્ઞાન માં આવે તેનો વાતો નઈ નઈ આ તો ના જ્ઞાન માં ને આવે તો અજી જાય ઉંધાર ચાલી જાય કેવું એ તો જ્ઞાન ના આવતું હોય થાય બીજે ના તેમ છતાં આપને આ આપીએ કે દુનિયામાં અવળી જ ના હોય ને લાખ અવતારે જે કામ ના થાય એક જ કલાકમાં થઈ જાય લાખ અવતારે જે ના થાય આજે જે બી મારા જે મારા મનમાં વિચારો છે હું એ જળંગા ના આવે અને હું એ રીતે સેવા કરતો એટલા દિવસ બોલ્યા કાયમ એવું રાખી સારા બીજા ને બનાવે નહી બનાવનાર હોય તેને બનાવનાર હોવો જોઈએ એવું લોજીક કે છે મુસ્લિમ ઇન્ડિયન્સ નોટ બાય ફેક્ટર છે દ્રષ્ટિબંધો જેવું દેખાય એવું જ બોલે ને લોકો પણ વાસ્તવિક મત એવું નથી વાસ્તવિકલ્ફ ધ્યાન કરે પણ તમે આ બાજુ બેઠેલા છો તમને પાસે દેખાય છે ના દેખાય છે પાસે નહીં દેખાતું એટલું નહીં એટલે ધ્યાન ગમે એટલું ધ્યાન કરે નહી ગમે એટલો ધ્યાન કરે તમે ઉંધા ભરી ને બેઠા છો તમે ગમે તે પાછલું દેખાય છે જ્ઞાન લઈ લે ચિંતા બંધ થાય ચિંતા બંધ થાય ત્યારથી મોક્ષ થવાની શરૂઆત થઈ જ્ઞાન લે ત્યારથી મોક્ષ ના અંદર બેઠા ફક્ત એટલું મોક્ષ સુધી ચાલવાનું રહ્યું દરવાજા ની અંદર બઉ છે બાકી ભટક ભટક અનંત છુટકારો તો જોય છે ને આ સંસારમાં એક ક્ષણ વાર સુખ કોઈ જગ્યા ના પડે જે સુખ દેખાય છે મૂર્છી સુખ છે મૂર્છા છે બધી શું છે મૂર્છા લગ્ન માં છે ને કઈ જ ને ત્યારે દુઃખદ ના હોય ને એવી રીતે હું આ લગ્ન માં છો ને મારે કેમ આ લગ્ન છે પણ મરવાનું નથી હા એ છે એ છે તો બડકી માર ભાન જ નથી એક અક્ષર એનું ભાન નથી ભાન નામ કેવાય પોતાનું શેમાં લોક માં સુખ મળશે ખાવા જવાનું છે આ કલયુગ નો અસર એવી છે એટલી બધી અસર ખરાબ થયેલી છે કલયુગ ની કે અહીંથી રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું એટલે સમજ્યા તમે એમાં રોટલી આપડે ખાઈએ છીએ બધા આના કુગ ની અસર એટલી બધી પડી છે માણસો ઉપર દરેક નાતી પર માણસો બચી જાય બાકી રોટલી ખાતા ખાતા રાડા ઘાસ ઘાસ ખાવા જવાનું છે એથી રોટલી ખાતા ખાતા હોય ને તમે સમજાવ બે પગ ચાર પગ થાય પછી પડી જ ના જવાય ને બે પગ વાર કરતા ચાર પગ વધારે પડી જવાય નઈ એવું છે આ કલયુગ ને અસર છે એમાં કોઈનો જ દોષ નથી જૈનો બ્રાહ્મણો બધા છે આત્મા મરતો નથી આત્મા જીવે જ છે એમ કે છે કે એવું કેવા આવે છે કે માણસ મરતો નથી આત્મા મરતો નથી એ તો જીવે જ છે મરતો જ નથી પણ જ્યાં સુધી તમે આત્મા રૂપ થયા નથી અત્યારે શાંતિ અસર થાય છે શાંતિ ગાડી તમને અસર થાય છે આત્મા નથી આત્મા હોય તો તમને અસર ના થાય અને અસર થાય છે મારે તમે શાંતિ છો શું અને શાંતિ બીક બટક કરવાનું આનંદ માં નથી આ જે જોયું છે ને મૂર્છા જોયે છે શું જોયું છે મૂર્છા એટલે મસ્તી ગધેડા મસ્તી ગધેડો છે રાજા માને શું ગદ્દા મસ્તાની મૂર્છા પોતાના આત્મા માં ભયું સુખ પડ્યું છે બધું સી રીતે બહાર નીકળે પુરુષો પાપ ધોયા શું કેવાય પરમા પરમાત્મા તો કેવાય પરમાત્મા તો કેવાય પરમાત્મા તો કેવાય દેહધારી પરમાત્મા પરમાત્મા દેહધારી હોય ની ગણી ને પણ આ જ્ઞાની પુરુષ દેહધારી પરમાત્મા કારણ કે દેહ ના માલિક ના હોય આ દેહ છે ને એના માલિકો ટેપ રેકર્ડ આગળ તમારી જોડે બોલે આડ બોલે છે આ છતાં મનુષ નો બોલ્યો વકીલો કોર્ટમાં બોલે છે ને હું બોલ્યો કેવું પ્લીટ કર્યું કેવું નહીં અને કેસો થાય હું શું કરું કે અવરોધ કેવી તમને સમજાતું નથી દાદા કોણ એમ કે મંગળવાર આવવાના છે એટલે તમારા મન નું શંકા મેજો આવ બેઠા છે ને તે દાદા મય બેઠા આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયેલું સ્વરૂપ ચૌદ લોક નો નાથ પ્રત્યક્ષ કલયુગ ની જે માગે એ મળે એવું શું બીજું પૂછવાનું કશું છે શાંતિ થઈ ગઈ શુદ્ધાર્થમાં શું ના હોય છોકરા નથી વાતો એમને છોકરા જમે બધું પણ આપડા જેવું નહી મરી જાય કશું અને આ તો બઉ ડિ પ્રજા નિરાશ્રિત પ્રજા કેવી ભગવાન નથી મનુષ્યોને ભગવાન આશરો આપવા તૈયાર નથી કારણ કે એક અક્ષરે પણ માનતી નથી આ પ્રજા અત્યારે એક અક્ષરે ભગવાન નથી માનતી એની વાઇફ નો મને સાહેબ નો મને બીજા નો અક્ષર ભગવાન નથી માનતો કલયુગ પ્રજા ભગવાન આશ્રિત નહી થતા અમને નિરાશ્રિત રાખ્યા મારું શું થશે મારું શું થશે એવું થાય કે ના થાય જેને મારું શું થશે એ બધા નિરાશ્રિત કેવાય શું કેવાય મારું શું થશે એવું જેને ભાન છે તે નિરાશ્રિત કેવાય શું થાય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 ઘર બાર બધાનો ત્યાગ કરે એનો આમ ત્યાગ કેવાય શું એને સંયમ ના કેવાય સંય કોને એ કે છે કે આપડે ક્રોધમાન માયાલોક જીતવા ધારીએ તો જીતી શકીએ સંસારમાં રહીને આ જીતવા શક્ય નથી ને ત્યાં ત્યાગમાં શક્ય બને એમ ક્રોધમાન માયા લોક જીતવા માટે ત્યાં તો ત્યાગમાં શક્ય ક્યારે બને જ્ઞાન હોય તો એટલે પોતાના કંટ્રોલ માં હોય હોય ખરા પણ કોઈને દુઃખ ના થાય એવું ક્રોધમાન માયા લો હોય ત્યારે સંયમ કે શું કે જુઓ સંયમ દેખાડું તમને જુઓ સંયમ તું કઈ મારી એ કરીએ એનું નામ સંયમ જ રહ્યો નથી